અરે ભાઈ આવો આવો મારા બાળ દોસ્તો અરે વાઈ આજે તો જુનાગઢમાં બેઠા બેઠા નેહા ને નિસર્ગ વાર્તા સાંભળે છે આવો આવો ટો આજે છે આજે હું તમને બધાને ફરીને મુછાળી માં ની વાર્તા છે બ્રાહ્મણ એક વખત એનો ભાણે જ એક માંદો પડ્યો ભાણેજ હોય બેનનો દીકરો આ તે ભાણેજ એક વાર માંડ્યો આ ભાણેજ ખબર કાઢવા એ તો પરગામ ગયો હતો ઘર તરફ આવતો હતો ત્યાં રસ્તામાં એને એક મશ્કરો વાણીઓ મળ્યો બહુ મસ્તી કરે બહુ મશ્કરી કરે એ કે કાકા એ કાકા ક્યાં જઈ આવ્યા આવે એમ છે કઈ બ્રાહ્મણ કે ના રે ઘરમાં તો સૌને સાજા તાજા મૂકીને ગયો હતો અને બે દિવસ માં શું થઈ ગયું આ નાહવાનું તો કઈ પ્રસંગ નથી આવતો કોઈ મરી નથી ગયું पण तारी काकी तो सारी भाई के अरे खोटू गयो जब थी मारी काकी रांडा मारी मारी काकी काकी लो बोलो गयो गयो गयो बापला रा તારી કાકી વિધવા થઈ ગયા બોલે છે શું એ તો રાતી રાણી ગયો બ્રાહ્મણ ભાઈ શેરીના નાકા પાસે આવ્યા આવીને માથે ઓઢી મોટે થી રાગડો એમણે તો પોગ મોરી શેરીના માણસો બધા એકઠા થઈ ગયા રો અને કે એ હશે બાપા હસે રોતા ઉઠો જે થવાનું હતું એ તો થઈ ગયું બાપા ઉઠ્યા અને આખો લૂછવા લાગ્યા ત્યાં દીકરીએ પૂછ્યું પણ હે બાપા આ ભાઈ ને તો ઘણું સારું હતું ને આમ ઘડીક માં શું થઈ ગયું દીકરીને એમ કે ભાણાભાઈ મરી ગયા હોય ગયો છે મને રસ્તામાં પેલા માધા કંદોએ કહ્યું કે એની કાકી રાંડી માધા કંદોએ કહ્યું કે એની પોતાની કાકી વિધવા થઈ તારી માં વિધવા થાય બાપા આ તમે બેઠા તે મારી માં વિધવા થતી હશે તમે તો હજી જીવો છો બાપા કે ઓય માળુ એ તો હું તો ભૂલી જ ગયો બોલો ભાઈ ને કે પોતે મરી ગયા છે અને કઈ વિચાર્યું નહી ભાઈ આવા હતા ગીજુભાઈ બધે કાએ કેવી વાર્તા કઈ છ મૂર્ખાઓની વાર્તા રોજ એક એક સાંભળી આપણે ચાલો આવજો આવતીકાલે હું તમને નવી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો